સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે તો સો બસે માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઉડી જઈએ એવા છીએ ને તે કરતાં અનંતકોટી બ્રહ્માંડને પણ લઈ જઈએ એવા છીએ પણ એવું મનાય નહીં તે સાથી જે મનુષ્ય આકૃતિ છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે જીવની અવડાય તે શું કહીએ જીવ જીવ જ તે કહ્યું છે જે ઊંટ તો સઘળે અંગે વાંકું એવો જીવવળો વળી લમકરણ જેવો જીવ ત્યાંનું પણ ભગવાનને સારું કરવું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે અંતરમાં ટાળું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણકામ માને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે તેમાં દ્રષ્ટાંત જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની ભીખ ન લાગે વળી બીજું દ્રષ્ટાંત જે બે હજાર બખ્તરીયા હોય તેને લૂંટાવાની ભીખ ન લાગે તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય જો જ્ઞાન થાય તો ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય માટે જ્ઞાન શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ હરે વાત કરી જે નાનું છોકરો હોય તેને ભય આવે તો પોતાના માવતરની કોટે બાજી પડે તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું સ્તુતિ કરવી તે ભગવાન રક્ષા કરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ તો પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં ને તેમાં બંધાવવા દઈએ નહીં ને તેનો નિષેધ કર્યા કરીએ ને બીજા ક્રિયા કરાવે તો તો તેમાં જોડી દઈએ તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ એના મનસુબા કરે ને અમારો મત એવો છે ક્રિયા પણ ક્રિયા રૂપ ન થવું ને ક્રિયા મૂકીને પણ તેના મનસુબા ન કરવા ને વ્યવહાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે પણ તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં તે કેની પેઠે તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય તે મૂળગું બગડે પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે માટે આ વાત પણ જાણી રાખવી સ્વામી હરે સ્વામીએ વાત કરી જે આજ દિન સુધી તો કારખાના કરાવ્યા ને આવે તો જ્ઞાન દેવું છે તે ફરે ને વળી કહ્યું છે સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માન નહીં એવું જ્ઞાન શીખવું ને વળી કહે ગિરનાર જેવડો કામ ને મેરું જેવડો માન ને લોકાલોક જેવડી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે